દેહાધ્યાસ મનનો અધ્યાસ કેવી રીતે એટલે જાય બાર વરસ જાય બાર વરસ જાય આ તો દેહાદ્યાસ છોડવાનો અનંત નો દેહાદ્યાસ છોડવાનો એ જ્ઞાની પુજ ની પડવું પડે થોડી વાર શું પડવું પડે સુધી આ બધી જ ઘટમાળ ગમે એટલા જપ કરો જપ કરો પછી હોય નહિ કે ફળ વાળું છે બધું આ જપ તપ ત્યાગ વ્યાગ બધું ફળ વાળું છે ખેતર માં આપડે બી નાખીએ એટલે ફળ આવતા દેહાદ્યાસ ગરબા નહીં હોય મને લાગે તમને શે કે છે બ્રાહ્મણ છો બ્રાહ્મણ છું પાછો બ્રાહ્મણ છું બ્રાહ્મણ નો અધ્યાસ પાછો હું હાઈઠવાર નોઠવા અધ્યાસ દે ગયો આ છોકરા બાપ થયું તે અધ્યાય ગયો આ ધણી થયો અધ્યાસ ગયો કેટલી જાતના આ લફ છે એજ મનો અધ્યાસ દેહ થી ના માનો અને મન થી માનો તો બસ મનો રે એ જ્ઞાન જ નથી સમજણ નથી તમે જો જ્ઞાન જ્ઞાન તો હંમેશા આવ્યા પછી આપડે બે સીધી ઓગળ એક મા એક માખણ મારા ની દવા હોય અને બીજી બીજી વિટામિન વિટામિન હોય તે અનાજે સીસી હોય તો બે પ્રવાહી છે સીસી એરંગી છે પણ પછી તમને એમ કે આ માખણ દવા છે તો બડો ખરા ખબર પડ્યા ના કહેતો સુધી જ્યાં સુધી જ્વાણો નહીં ત્યાં સુધી આવી જાઓ એટલા દેહા દેહ જ્વા નથી ને ત્યાં સુધી બટેક બટેક કર્યા કરો શું છે એ જાણ્યા નથી શું નામ કહ્યું કે એમને ક્યાં સાચી વાત છે ખોટી વાત છે આ તો વ્યવહારમાં ઓળખવા માટે નામ છે દુકાન નામ આ દુકાન છે ને એનું નામ વજુભાઈ પણ તમારું પણ તમે બેઠા છો તમારું નામ શું આ દુકાન માં તો છ ભાગ્યા જ કર્યા તેમાં હું મારું જ છે મારું છે ભાગીદાર આ દુકાન છ ભાગીદાર અને તમે કું જ છું એટલે પછી બીજા ભાગ્યા ફરી કરે તારે છે ભાગ્યા પાછા સાદી કરે તા છ ભાગ્યા વાળી આ કંપની ભેગી થાય પછી એસોસિએશન ચાલ્યું પછી સાત ભાગ્યા નું પછી લડમ લડા આ દેહાદ્યાસ થયેલો છે આ જે પાંચ તત્વ છે ને એમાં બે ભાગ્યા છે એ પાંચ નથી એ બે ભાગ્યા છે પાંચ તત્વો છૂટા પાડ્યા લોકો ને એક જળ જળ જળ તત્વ છે તેમાં શું શું આવી ગયું આ પાણી વાયુ મૃત્યુ આકાશ વગર અને આકાશ બીજું તત્વ આ બે તત્વ એ ત્રીજું તત્વ ચેતન જે તમે પોતે છો ચોથું તત્વ કાળ કાળ કાળ આ છે કાળ પાંચમું તત્વ એથી તમારે જવું હોય તો કોણ લઈ જાય લઈ જનારું તત્વ લઈ ગયા પછી આપડે બેહવાના રે તો કોણ બેહાડે બેહાડનારું આ બધા છ ભાગીદાર આકાશ કેડવો છે આકાશ કે જગ્યા બધી મારી શું કે છે જગ્યા બધી મારી આકાશ જગ્યા પર આપે અને બધેલો પછી પેલું જળ તત્વ છે ને તે કે છે બધી જ વસ્તુઓ બધી મારી કે છે શું કે છે તમારે જરૂરિયાત વસ્તુ દુકાનમાં જઈ જ એ બધું મારું લઈ જવાનું કાર્ટિંગ મારું પાસે નહીં કે કાર્ટિંગ વસ્તુ જુદી પાછી મેનેજિંગ વસ્તુ જુદી અને આત્માને શું કરવાનું છે આ બધાનું નિરીક્ષણ કરવાનું દેખભાલ કરવા શું કરવાનું છે એનો ભાગીદારી એટલા પૂરતી હતી દેખભાલ કરવા પૂરતી એને બદતવાથી ભરવા મારું છે મારું છે મારી વડવું વડ ચાલ્યું છે તમારે જે કરવું તમારે જે અમારે આ જાય કરવું જોઈએ પછી મારી કૃપા ભગવાન કુતરે એટલે એકલાક નાની પુરુષ આ દુનિયામાં એ કહેવા હોય કે મન ત્યા બન્યું કેમ ભૂલી જતા નથી પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો પોતાનું સ્વરૂપ ભૂલી ગયું છે પોતે કોણ સુ ભૂલી ગયો કેટલી ભૂલીએ જાય પોતે પોતાથી થયો બધી તમારે કોઈ બીજી ગોધિયા જવું પડે તમને આ બધી વાત કરે બધી વધે કોઈ બીજી ગોધિયાતે દુકાને જવું પડશે આ વસ્તુ લોકોના જાણ્યા માં આવે જાણ્યા માં જ આવે પબ્લિક નથી આ જે ધર્મ છે એ બહુ થઈ ગયું જો ઈવન લોકોને ગમે બધું તો નહી લાગતી લાગે તો કરો તમે દીકડે તમે દેહા ત્યાં જ તો એની ભીખ ગઈ રહી જંગલ માં ભીખ માંગે તો એવું સંસાર રાજા ભીખ મારો કેમ ગમે આવું સંસ્કાર કેમ ફરી આવે તો કઈ ગયો બિહાર જ્યાં છૂટાય થોડી ને મોક્ષ નથી રહ્યું ભૂલી જાય પણ ભૂલી જાય માર ખાય ને પછી ભૂલી જાય પડ માર ખાય ને ભૂલી જાય એનો બો કહેવાય માર ખાતું નથી કહ્યું નથી સંસારનું વર્ણન નાની વાંભે વર્ણન તો વર્ણ વાંભરે તો ગોવાડો થઈ જાય મારા આ તો અંધારા અંધારા બનતા કરે તો સંસાર દોષ નથી સંસાર તો મિત્રો સરસ તમારી સમજણ આવી સંસારથી ભરે તમારી સમજણ તમે બેઠા મારી બેઠા એમ સંસ્થા સંસારમાં બે ને સંસ્થાન માં બહાર નીકળી હોય છું અમે કહીએ કે આ સેઠ નો કાકો છું ખરેખર કાકા હોતા નથી ખરેખર કાકા થયા પછી આપણને કાકા થવા દેજ નહિ કોઈ ખરેખર જો આપડે કાકા આવે ને તો આપણે કાકા ના થવા દે ખરેખર કાકા હોતા વ્યવહાર ઓળખવા નહીં બધી કઈ કઈ જાત કરવું પડે એક સત્સંગ પૂરું થાય મને તું તુહી અમુક ઉંમર માં થયું તું પછી મને વિચાર્યું તું બે જુદા છો અનંતે તું એવું છીએ અનંત બાવા બધા કોને કે હું આ તું બધા બાવા તું તુથી ખાય છે તું થયું નથી તુહી બધી ભગવાર કે કાથી માર્યા નથી મને તુહી પસંદ ના પડી તુહી હું જ છું પતે હું જ છું બધે જોવા કેવું હું જ છું અને તમે જ છો બધે પણ તમને બંધ નથી તેનું શું કર્યું ના થાય બધી હતે પડે એટલે એથી બધા હતેવું પડે પેલો આખો કે છે ને જો તું જીવ તો કરતા હરી કે છે કે તું જીવ તો કરતા હરી અને જો તું શીવ તો વસ્તુ થઈ ગયો ગેલા હોય બધા તું તું હોય ગેલા હોય એ કઈ ટોળી જમી હોય ને હવે અહીંયા આગળ ઘેર કેવાનું ભૂલ જાય તો ઘેલ થવા જ્ઞાનીપુર ઘેરતા જ્ઞાનીપુર બહુ ડાય હોય આદર્શ હોય જગતના આજુબાજુના લોકો વખાણે અમનો સંસાર બહુ સારો સંસારમાં ક્રોધ માનમાં આ લોકો હોય નહીં પાડોશો જોડે આડો શો જોડે બધું દીપેક ના દીપે સંસાર એ આદર્શ અનુસાર હોય આ લોકો સંસારીઓ ને સંસાર ના હોય એવો સંસારીઓ કોઈડ તો કાઢે અમને ખોટ ના હોય પણ છતાં લોકો બોલે બાજુ નથી ખરેખર ખોઈડ ના હોય કારણ કે સંસારમાં અમે રહેતો એ શનવારે આ તારી હું સંસારમાં નથી તમે સંસારની બહાર ગયા નથી એક અને હું શણવાર સંસારમાં આવતો નથી અને તમે જો વાતો કરશે એ ચેપ રેકડ વાતો કરો ટ્રેકડ